એ આવો આવો મારા નાના મોટા વાર્તા કહેનારો અરે વાઈ આજે તો ભાવનગર માં બેઠા બેઠા માનસી અને મંત્રદીપ વાર્તા સાંભળે છે આવો આવો માનસીબેન મંત્રદીપ ભાઈ આજે છે ને સરસ મજાની વાર્તા વાર્તાનું નામ છે ઈશ્વર બધું જુએ છે એક હતો રાજા રાજા ને વાડીનો શોખ હતો એની વાડીમાં જાત જાતના ફળઝાડ હતા વાડીની સંભાળ રાખવા એને એક માળી રાખ્યો હતો આ માળીનું નામ હતું માધુ રાજ થઈ ગઈ હતી માળીને એકનો એક દીકરો હતો તેનું નામ હતું રામુ રામુ બા ગુજરી ગઈ હતી એની માં મરી ગઈ હતી રામુ સમજનો છોકરો હતો એ બાપાની બધી મુશ્કેલી સમજતો હતો રામુ રોજ નિશાળેથી ઘેર આવીને બાપાને ઘરકામમાં મદદ કરતો સવારે પણ વહેલો ઉઠી તે બાપાને રસોઈ કરવામાં મદદ કરે ઘરને રોજ વાળી જોડીને સાફ રાખે વખત જતા આ રામુ બાપ માધુ હતો ને એ ઘરડો થયો जाए तो घर के पैसा कि पैसा न मे तो खाई जो माधु जेम काम कर પણ તે ઘણી વાર વખત સર ઉઠી શકતો નહીં એટલે તે વાડીએ મોડો પડતો કોઈ વાર એને તાવ આવી જતો એટલે એને ગેરહાજર રહેવું પડતું રાજા આ જોઈને એક દિવસ તેને બોલાવ્યો રાજાએ તેને કહ્યું અહીલા માધુ હમણાં હમણાં તું વાડીનું કામ બરોબર સંભાળી શકતો નથી હવે તું ઘરડો થયો એટલે અમે તને છૂટો કરીએ છીએ નવો વાળી બધું કામ સંભાળી લેશે હવે તું વાડીએ આવતો નહીં પેલા જાય ગયો સુતેલા રામુને તેને દંડોળીને જગાડ્યો રામુ તો આખો ચોલતો ચોલતો ઉઠ્યો માધુએ ધીમેથી તેને કહ્યું બેટા રામુ ચાલ મારી સાથે હળવેથી ઝાપો ઉઘાડો બંને જણા વાડીમાં છાના માના દાખલ થયા માધુ એક આંબાના ઝાડ નીચે ઉભો રહ્યો તેને આજુબાજુ નજર ફેરવી કોઈ દેખાયું નહીં રાજા પણ વહેલી સવારે ફરતો ફરતો વાડી ભણી આવતો હતો રાજા એ બે જણા ને વાડીના છુપા રસ્તે વાડીમાં છાના દાખલ થતા જોયા રાજાને થયું રાજા તો વાડીમાં દાખલ થયો એક ઝાડ ની ઓથે સંતા જોવા લાગ્યો માધુએ આંબા પર ચડી ને સારી સારી કેરીઓ તોડીને જોડીમાં ભરવા માંડી થોડીક વાર પછી માધુએ ધીમે અવાજે પૂછ્યું અમુક રામુકતા માધુ એકદમ સળસડાટ ઝાડ પરથી નીચે ઉતરી પડ્યો એને ગભરાતા ગભરાતા પૂછ્યું હૈલા આપણને કોણ જુએ છે રામુ તો બાળક ભાવે બોલ્યો રામુ છે ને શાળામાં એક કવિતા શીખ્યો હતો એ કવિતા સમજાવતા શિક્ષકે કહેલું ઈશ્વર બધે રહેલો છે એવી એક પણ જગ્યા દુનિયામાં નથી જ્યાં ઈશ્વર ના હોય માટે ઈશ્વર બધું જ જુએ છે ઈશ્વર જુએ છે એમ બોલો ઈશ્વર શબ્દ સાંભળતા માધુ એકદમ ચમકો તેને બધી કેરીઓ ત્યાં ને ત્યાં ફેંકી દીધી રામુ નો હાથ પકડી માધુ વાડી બહાર ઝડપથી નીકળી ગયો રાજા એ માધુને તરતું રાજા બાપ દીકરા વચ્ચેની વાત દૂર સાંભળી શક્યો નતો રાજા આ વિશે વિચાર કરતો કરતો પોતાના બહેલમાં ગયો એ જ દિવસે દરબાર ભરાયો ત્યારે રાજા એ સેવકને હુકમ કર્યો સાહેબ ને થઈ ગઈ હશે નહી તો અમને દરબારમાં બોલાવવાનું શું કારણ હોય મેં ખરેખર ભારે અવિચારી કામ કર્યું માધુને ખૂબ પસ્તાવો થયો ખાવાનું કૂટી ગયું હતું એટલે મને અવળી મતી સુજી હું કેરીઓ ચોરવા માટે છાનો માનો વાડીમાં દાખલ થયો હતો રાજા કહ્યું બરોબર પણ તું આંબા પરથી સળસડાટ કેમ ઉતરી ગયો હતો પછી બધી કેરીઓ ત્યાં જ નાખીને તારા દીકરા સાથે પાછો કેમ ચાલ્યો ગયો તારા દીકરા સાથે એવી તે શું વાત થઈ કે તે એ પ્રમાણે કર્યું માધુ આ સાંભળીને વિચારમાં પડી ગયો એને થયું રાજાજીને આ બધી વાતની સી રીતે ખબર થઈ ગઈ હશે જરૂર કોઈ સંતાઈને અમને જોઈ ગયું હશે આ તો ભારે થઈ માધુ રાજાજીના પગમાં પડીને ધ્રુજ તો ધ્રુજ તો બોલી ઉઠ્યો મહારાજ આપની આગળ જૂઠું નહીં બોલું આપે જે કહ્યું છે મારા દીકરા રામુએ મારી થયો પ્રસન્ન થયો રાજા એ રામુને પાસે બોલાવ્યો એની પીઠ થાબડી ને રાજા એ કહ્યું શાબાસ રામુ શાબાસ રાજા એ પછી માધુને કહ્યું માધુ આજથી જેવા ડા માણસની મારે ખૂબ જરૂર છે સાચા માણસની જે ઈશ્વરનો ડર રાખીને ચાલતા હોય આવા માણસો મળે છે ક્યાં તમે સુખે વાડીમાં રહો માધુ રામુને પણ આગળ ભણવાની બધી સગવડ હું કરી આપીશ રામુનું ભવિષ્ય માની ને રાજાજી ના ચરણ માં એ તો નમી પડ્યો ત્યાર પછી માધુ અને રામુ વાળીએ રહેવા લાગ્યા હો ભાઈ અને માધુ તો ઉત્સાહથી વાળીમાં કામ કરવા લાગ્યો होशे, होशे, भाई। तो बेन, मंत्रदीप भाई तमने आता मजा पड़ी ने चलो आज आती का